કઈ દ્રષ્ટિ એમ કે દેખાય છે દેખાય છે આપડે કહીએ છીએ કે આ નિર્દોષ રંગ લાગ્યો નથી તો બાળકો નાના બાળકો ને આપડે નિર્દોષ કહીએ છીએ ને આપડે નાના બાળકો નો જે નિર્દોષ કહીએ છીએ એ જતો કેમ રહે છે નિર્દોષતા બુદ્ધિ થઈ દોષિત થવાનું છે અને દોષિત થઈ એટલે ટોપ ઉપર ગયા પછી પછી નિર્દોષ થવાનું બુદ્ધિઓ થવાનું એ તો બહુ મુસીબત નું કામ એ તો બહુ મુસીબત નું પણ જગત માં તમે નિર્દોષતા રાખો તમે આપડે જગત ને આપડી માફક જોઈએ તો એ કલાક જોઈ શકો એક કલાકે નિર્દોષ જોઈ કે વાતો કર્યા ને શું નિર્દોષ કેવી દેખાય નિર્દોષ દેખાય તેના બગડે તમે શું સમજ્યા શું થાય છે જૂના જ લાતો દોષિત અને સ્વાર્થી માં ફેરશું દોષિત અને સ્વાર્થી એમાં ફેરશું એકલો હતો એ મારો શ્રાદ કરી લો જગદા શ્રાદ્ધ કહેવામાં આવે છે એ શ્રાર્થ નથી પણ પદાર્થ છે છે કરી ભેગું કરે કરી ભાઈઓને દેખા કરે એ બધા ને દેખા કરી ભેગું કરે અને પછી વાપરવા બધે નથી પસારો જાય છે કોના માટે કર્યું પઢોકણા બોકણ લેવાય દેવાય ને એટલે સાથી મેં જોયું જ નથી કોઈ હું એટલો સાથી છું હું સાથી બનાવું છું પણ સાથી તમારો તમારો ટેસ્ટ હોય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 પોતાની રાત ને મકાન નું ઇન્ટરસ્ટ ના રહી શકાય છોકરા માટે તમારા તમારે તમારા છોકરા કલાક જતા તમારો તમારો હોતર નથી પણ તૈયાર જ હોય છોકરા તમારા તરકાવો કે ના ચરકાવો એટલે આપડે છોકરાઓ તો તૈયાર જ હોય તૈયાર ના તૈયાર થાય તો ગાડી નજા આપતા ને બાદા ને ઘેર આપેલ મારી ના કદાચ ચા દાદા ચા દાદા કે તમારે એનો ભાઈ એનો થયો બનતો નથી આવું નથી તમે કરો છો ભલે જગત ની ગુલકાર કર્યા છે પણ ટૂંકા થઈ જાય શું કહું એટલે જાણી લો નથી આમ સમજ મારી ને એટલે ખબર હતો ને એક વાત છે સમજવા માટે એ તને રૂપરેખ આપવા માંગે છે આખા વર્ગ વોટ ઇઝ વર્લ્ડ દુનિયા બધી દલાવી ક્લાસ કરી છે આ લોકો માટે પેલે કહી દેજે થો ખબર થવાનું છે સાયન્ટિસ્ટ ખોટ છે કારણ કે એને સમજા છે કે વિરોધ ઉભો થયો કરો નથી વિરોધ ઉભો થયો કરો લોકો મીટિંગો થાય છે અને પોલીસ બોલે છે હજી ચેતવ તો સારું છે મને મને મળે નઈ જે કે ન આવે કોઈને દુઃખ આપીને કોઈ ને દુખ આપે એ પ્રયોગ બનાવી ને માણસ ને કલા માં કામ છે શું કરળી લડો રથયાથી લડો સામાન કાપા કાપી કરો શું કરે રાત્ર્યા શોધખોળ ખરાબ કર્યો ઉપયોગ ખરાબ કર્યો ચાલો તો આવી ગયા તાપ થઈ ગયા કઈ કા નથી મેં બોલા ત્રણ આ બધા નામ તમારું ના હવે પેલા મોટો આહાર લાગ્યો કારણ કે એ જાણતા નથી તમે સુધાર થયેલા છે જાણતા હોય તો એ ભાષા ચાલે છે એટલે વેહ ની ભાષા માં તમે નલી ને અરે આ ભગવાન શુદ્ધ ભાષા તમે શુદ્ધ આત્મા એટલે તમારું બાપુ કેવાનું નલીન થયું પડી ને પગલ થયેલું છે તે માટે પઝલ વધુ ઉભા થયા કરે કારણ કે પગથ પોતે પધલ ઉભા થતા હશે નઈ થતા હોય થતા છે ને થતા પોતે કોયડો થઈ ગયો છે જયારે પઝલ સોલ્વ પઝલ સોલ્વ કર્યું એ પઝલ તમને ઉભું નહી થાય તમે મુક્ત થયા પઝલથી સમજો ને સરુક્ત થયા ભગવાન ની શુદ્ધ ભાષાત્મા છો અને ભાંતિ ભાષામાં તમે છો વ્યવહાર થી તમને લીધે અને ખરી રીતે નિશ્ચય થી તમે શુદ્ધ આત્મા હું ખરેખર શું નામ તમારું જેમ ડ્રામા નો છતાં ભરથુર હોય પણ અંદર જાણતા લક્ષ્મીચંદ સુધ કે ના જાણે લક્ષ્મીચંદગારો છે એવું જાણે ખીચડી ખાવા છે એવું જો એટલે હોય તેનો પાર્ટ બજવવાનો ડ્રામા માં રિહર્સલ થયેલું પેલું પછી પાછા અને આ પેલું રિહર્સલ થયેલું છે કેમ ના આવડે જે વસ્તુ રિહર્સલ હોય તે ફરી કેમ ના આવડે જેટલું આ થઈ રહ્યું છે અનંતવતા સુધી <tellan> પૂર્ણ વિજ્ઞાન છે સુધા એટલે આત્મા બસ સર્વ ભૂતે છે કે સર્વજી અંદર આત્મા રૂવા જેવો આત્મા એ તમે જોઈ શકશો રિયલ વ્યુ પોઈન્ટ શું કહ્યું આપડે સમજાય રિલેટી દેખાશે અને આ ચામડા ની આંખ છે એનાથી બધું વિનાશી વસ્તુ દેખાશે અને અંદર ની આંખે અવિનાશી વસ્તુ એટલે આ બે વાક્યો તમારે આજ્ઞા પાડવાનો સર સરસ થઇ જશે ગોળીઓ દબાવતા દબાવતા પણ આ વાતો કરવી શું સારું કામ થઈ ને ડોલે મળે હા મળે બે વાતે તમને સમજાયું હા કૃષ્ણ ભગવાને કહ્યું કે આત્મા થાય અનંત શું કરે પોતે ઊંધો અને વધારે ઊંધો થાય ક્યાં આવે વિટામિન પોતે શુદ્ધ થયા પછી વિટામિન મજબૂત કામ કરે અશુદ્ધ ના વિટામિન અશુદ્ધ વધારે બનાવે શું કહે સમજાવ્યું તમને બે વાક્યો તમારે આજ્ઞા તરીકે વ્યવહાર થી તમે રાખવા એકલે બે આટકા કરતા છે વદેનો કે માઈક બેલોડી કોણ લોકો આટવાટ પડી અરબી બાને જાતા જાતા એક કટેરલા આરે આલરે અંદાવે અને પછી મથી તો મતો તોથી કે જવાબ આપી તો આણે બોલાવ દે તકી નેતરા તો રે લોક કે હોગા આઈ બેરી બેરી કો આતી કરે અંતિરા કોટ જાય ફોન <laughs> કરેલા <laughs> સમજ ને આપે લવાઈ ને આપી લવાબડાયો આ મિત્રો કે મિત્રો બધા કે શું છો બધા કે બધા નો ગાડી છે મેં લડું બેસતો આ કે આ બધા કે ઓલા આલે આપણો ગુડિયા એ達 કહી કે જીનેને ગુસ્સો કે કોણ કાય છે તેવરી સટ ગટંદર લે સર આ બેટર ગટડી કે આ કે શું છે તમે ઇનામ તો એ આના તોટિયા એની પ્લેટ છે તો આ લોકો ને ગબન કરવા એ છે આખી બરે માં દીસે આ રબાને દે ગુંંદરી Bueno ahí ya te tiene pone calor este también también activo orden de presidente adelante adelante no dentro que yo el último el lagillo gracias para que sí aquí así no así pero bueno hablando de por el celular de es આવું દડધામ ના કરીશ એ ચેતવણી આપવી જોઈએ સમજ એને ચેતવણી આપવી જોઈએ ગુનો ખરેખર એનો નથી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 એટલે પછી કયા પ્રકાર ધંધો ના ચાલે ખોણી વાળાનો ધંધો ચાલે લાવું ને જો વ્યવસ્થિત ફાટતો ના હોય તો સમજ ભાઈ ને એટલે આ તોડફા વ્યવસ્થિત કરે છે અને સપ્લાય પણ એ કરે છે એટલે તમારે ચિંતા રાખવાની નહીં તો ત્રીજી આજ્ઞા એમાં આ દાખલો તમને હમદ પડી પડ્યો હવે બીજો દાખલો દેખાડો બીજો દાખલો બતાવો એક થઇ હવે બીજો દાખલો આપડે બેંક માંથી એક ગજામાં અને બેંકમાંથી બે હજાર ડોલર લીધા આપણે પાંચ આજ્ઞા આપું છું તેના ઉપરથી આ બધું રાહ રહેશે બધું નહી તો જ્ઞાન ઉડી જશે જો આ નહી ધ્યાન રાખો તો બસો ડોલર પડ્યા છે અને બીજા છે તે બે હજાર લખ્યો બીજા બે લીધા બે ગજા ના મુક્યા એક ગજા બસો હશે બે હજાર મૂક્યા અને પછી આપડે ચાલ્યામાં બોર્ડ વાંચ્યું એટલે આપડે ભાઈ ને કે નલીન ને કહી દેવું કે રસ્તો ખરાબ છે હું ગજવી લાવી દે નલીન ભાઈ ને આપડે ધોરે પાડોશ માં રહ્યા હિસાબ તો કાઢવો પડે ચોખ્ખું કરવું પડે ને આપડે બે જુદા થઈ ગયા નલીન ને તું બે જુદા થઈ ગયા તું પાડોશું નલીન ગયું શું કરવાનું વ્યવસ્થિત છે શું કયું કોણ કર્યું વ્યવસ્થિત અને પછી જોઈ લેવું કયા ગજાનું છે વ્યવસ્થિત એક ગજા બસો હતા તેના તે દિધા એટલે સમજી લેવાનું ત્રણ વાર પકડ્યા સમય હાથ આપડે પકડી ગયા ભગવાન આપડે ભગવાન ભૂલ આપી એટલે પછી લોકો શું પૂછે નલી શું ગયું સૂલ કાપી ગયો આપી દે ખરે આપડે નઈ ના આપે આપડે કઈ મારે બે હાજર આપે નાબરો ગટું નથી આગળ સારું કર્યું પછી ઘેર જતી પોલીગેટ આવી વ્યવહાર નાખવા આપડે વ્યવહાર ચોખ્ખો રાખવો મંત્રી નલી નું મંત કરું ને આપણે જુદા થઇ ગયા મંત્ર મન નલી ના શું કે તમે તો બે હજાર કે આ વ્યવસ્થિત વ્યવસ્થિત લીધો કે બાંધ થાતા જ્ઞાન થી આપડે શું કરવાનું ઘર કહેવાનું ક્યાં ખુદ નાખી સત્યનારાયણ પ્રસાદ એ ભાઈ સારું કમા લાગ્યા છે અને પછી ભજીયા ભજીયા બધું બનાવડાય અને ગયા સુધી થોડી વાર બેઠા પાન ના ભાઈ મને હું વાત ગયા જાય નથી ઉતાર ઉગ્યા તે હવાર સુધી ઉઠ્યા જ નહીં આપડે શું થઈ રાત દારૂ કીધું એટલે આપડે વધુ વાળી તે બે હાજર પછી બીજા ના મળે લાગતા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 અરે રે રે રે આ રે રે રે મિત્ર બેન હાલું આવી જ છે અડીને કોટલો એ ડાંગ મને ઓસેર ઓને તમારી આદરણીય માન સલે આદરણીય તમારી તમારી અમારી આ વાત બોલ્યો ઈમાનતે તો બની રાંદ રોલ બની આ મને નથી કે મે આ રે તમે હતા તમારી માંડું બચત કે પાળવા ગરાયા આ નિશણ પર ડાઈપ ઇન ટુ આ ડાંગ પાગી 453505 નંબર માં આવી સમા તોની તો તમને ફાઈલ દેઈ આપ આ ફાઈલનો સરેટ કરો આવે <laughs> તો રજને પગાર કાઢ કા બોલે અરે એ દાખલા નંબર ડેટા મે દાખલા બોલ અરે ઓય આલે અરે અરે ઓય ઓય ઓય માં દે કેમ આ કે મે મત દે મંડી દે તે બેનશ્યુ કે પાડી લે નો તો બેનશ્યુ મે દાખલા જરા દે લે તહી દાખલા બોલ દે ઉતરા દે વાંટી કરી ગાડી કો દે આને આને આને દે લે ઓર દે ગયા કે લેવડી દેઈ કોને આને ડાયનેમિક ડાયરેક્ટ લે લેવો બંદુ તો એવાને લેખું હાલી તે આવતો ના ના એ થઈ ગયા હવે તે મારી બાપ તેલે છે જના લે બોલી જાય છે હવે આવો આપણે કરી દેરી ગડી દેરી ગુંતી દેરી બોલી આબ્રેમ તે બનાવા બરી નહી આ જતો બરાવી આ તો બનાવા રપાઈનો આલે એનો નીકળશે આમાં 13 ઓનસાઈ દેજો લો સંભાળ કહી દે તો બીલો સંભાળ સાલ્તેન હવે ચલો દેવા એ બનેડા સતાતો દાળો ઉત દેરાઓ કે બેઠાવા એને વાજને આ એક જમ આપી ઓકે એ આને બી કો લગે તો નંદી સુત સતાને કોણ આલે સુન ફારી તો કે બી પાહે લાગે આલે કોણ આલે બઢોય બળ લાબલીયા મને બરાકે જબતાઉ તો બરવકની ધ્યાન કે ધ્યાન પાંડે રાખે મેં બાળબાઈ ગઈ આપણે અને એટલે કોમેલે લેબલ છે પણ એનો મેન મેન ને સ્કેલ બળ કરો એટલે એટલે તેલા ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ સરસરો એટલે થાય વેરી સંસા વધે છે સમજ્યો ને ત્યાં આ તાર વેર ના થાય તો શું કે ઓડી આવી છે આ તો સાગર જાય એ ફ્યોટ લેમન કરે એટલે તદી ગાય બળે પર પાલે સંજને તા